કેવા પાયા છે આ જગત પાયા કેવાયા છે એની મજબૂતી કેવી આ જગત અભ્યાસ જોઈ શકું જીતી જતો જોઈને અમારું નામ છે અને પડે અને અકરમી છે ને ઘર ક્યાં બતાય પછી વાત એવું નથી કે આપણને આપણને જમ્યા એવો કરવો તમારે આવું થાય બઉ મેં નહીં કે આટલું બધું આપડે દર જોડ્યું બેરાશ જોડ્યા તો એ આપણને આ વાળી નવા આપી ગયામાં તો કિંમત જ નથી પેલા તો આડ્યા ચેક કરીને પાછળ થઈ શકે કસરત કરીને થાવી કસરત કર્યા કરો બરો બહો એક બહુ જોવી શકાય જીવી શકાય નહીં જીવાય જ નહીં એ કસરત થઈ અને કોઈ કે મેં ત્યાગ કર્યો એ તો મહાભયંકર કર્મ કર્મ કર્યું કોઈ માણસ ત્યાગ કર્યો ભગવાન માટે તો એ મહાભયંકર કર્મ કહેવાય બીજા કર્મ હેલો કહેવાયું લઈ દીધું એ હેલો મેં ત્યાગ કર્યો એનું બોલે મહાભયંકર કર્યું ચંદ્રશેખર હા એમ જોયું તેયું આ મોટા કરે જબરજસ્ત ત્યાગ કરાવ નથી આવતી તમે મારું રિઝર્વેશન કહીશન પ્રાપ્ત કર્યું કેવું ખરાબ દેખાય કરના ઉદય એને આ ત્યાગ કરાવે लक्ष्मण मैं ખબર નથી બોલનાર નહી ખબર નથી કે આપડે ભૂલ કરી રહ્યા છે આચાર્ય છે બોલનાર નહી ખબર નથી કે આપડે ભૂલ કરી રહ્યા છે અને હું કઉ છું હા ક્યારે ઘરે પહોંચી લટકાયો છું અને જતો હોય યાર ભણતો આપડે ના કેવી ભાઈ આમ મોખમાં જોરદાર હસો નો ભગા તો બોલું છે હા બઉ ભગા છે આ લોકો પોતાના પોતે ત્યાગ કર્યાગ ને સ્વીકારતા નહિ એક હાજરી ત્યાગ્યા દીધી છે બીજું બધું ભલે રહી વસ્તુ ભલે રહી વસ્તુ ભલે રહી આ દાદા બધું ખાય છે પીએ છે વસ્તુ બધે ભલે મોટા નો છે એ આપેલું આમ લઈ જયે મે એ વખતે આપણે પાસે આપણ પાસે હોય वैसे है, है लो लोग के फेर कई ना, ना भि માં લગ્ન માં એના દે આગે એને એવું ના હોય તો એની ઉપર કાળ આવે તમે લગ્ન માં આવજો માં લોકો ખોરાક ખાય છે ને લોકો ખોરાક ખાય છે ને જમવાની પછી આ લોકો હ? ના આવે રિક્ષા મારે ઘરે કરતો રિક્ષામાં આઠ દસ રૂપિયા લઈ જાઓ અને રક્ષામાં આપણે નાખીએ એટલે મન કહીએ કહીને રોગી મન ને લોકો મન કકડાટ કરે આપડે તારી ભાઈ પૈસા દેહ થોડા ખાતી નાખશે એટલે લોક ની ભાત તૂટે છત્તી બેન પૂછ્યો નહી તો લોટડી ગાંચ ના છૂટે બીજી બધી માટે તૂટે લોધિયા માં લો પોતાને ખબર ના પડે લોધિયા માં લો પોતાને ખબર પડે નઈ એવો ઉડો ઉડો લો બેન પડી માં નાખે ઉ એના બી જગા એ રાખવા ત્યારે આ બહુ ભાઈ મન ટિકિટ લીધી હોય ઇનામ લાગે તો હિસાબે એટલે ખાવા પીવાનું ગાડી જોયું બધું સાધન છે તો એ પણ જ્ઞાન થી સંતોષ થાય અક્રમ વિજ્ઞાન માં તો ગાંઠ ગમે તેવી હોય તો અક્રમ વિજ્ઞાન મળ્યા પછી હેરાન નવી વાત પડે ઘણી વખત એવું થાય છે કે પૈસા વેરવા આવે તો એના માટે બીજા વધારે કમાવા પડે ને માન કોષે લોકો લોક માન હતા એ માન હારો કારણ કે માની મારશે રૂપિયા મારશે તો હવે આપણને પછી રૂપિયા ભર્યા ત્યાં હવે જળવાનું કરે લોભ્યો માણસ કે ગુસ્સે ના થાય લોભ્યો માણસ ગુસ્સે ના થાય જોઈ શકીએ છીએ દાંડ થાય એનું એ જોવાનો વાત એવો નથી કે આપડે દ્રષ્ટિ થી જોઈએ તો બધું ભૌતિક વસ્તુ દેખાય છે अपन मन એ ભૂતકાળ ના સંસ્કારો થી રંગાયેલું છે એટલે બરાબર જોઈ શકે નહીં ને બધા જ નથી જ્ઞાન લીધા માર્યા પછી જ્ઞાન ના હોય તે હજી પરિશ એટલે આપે જે વાત આપડે જ્ઞાતા રસ્તા થઈ છે પછી ગમે તેવું હોય કે હોય ગમે તેવું હારું હોય પણ નાતા રસ્તા થયા એટલે આપણે એની વાત જરૂર પછી મહાત્મા મન તો મન તો એટલું બધું પ્રકાર ના હોય છે કે એનો જ્ઞાન ના હોય આ વિજ્ઞાન મન ને વસ કરે અને જયારે મન ને વસ કર્યું ત્યારે જગત ભાઈ વસ્તુ બ્રહ્માંડ નો માલિક થયો ચેતન વસ્તુ નથી ભેતી કરશે બીજો પ્રશ્ન છે દાદા અમારે ચાલુ છે ને મનના મોટા શું કે છે મન વિસ્તાર મન તો આપણું ઘડેલું એની વિસ્તારમાં ચાખી વાત એક ભગવાન ને ઘડેલું આપણું ઘડેલું છે એ ઘડતરે આપડે ગયું એવું નથી જ્ઞાની પુરુષ નથી જ્ઞાની પુરુષો મંજુબેન કે છે પણ અમને પણ નથી વિસ્તાર કરી શકતા અમે એમાં પણ નથી આવતા ને અમે તમારે કઈ જરૂરત નથી વિસ્તાર હોય તમારે જાતા જતા થયા સભાઈ અમારો તો મને કેન્સલ થઈ જાય છે મન કેન્સલ થઈ જાય છે આ બધી વસ્તુ જોવાની એ વસ્તુ હોય અથવા એક કષાય એવું લાગતું તો બીજા બધા કષાયો એની સાથે જોડાયેલા ચીક ન હોય હોય એથી બીજા બધા જીત અથવા રે ખરા શો નહીં ચાલે છે રાજેશ પૂછે છે માયા લો ચાર કસાયો છે એમાંથી એક કસાય રહ્યો હોય અથવા તો અથવા તો એક રહ્યો હોય બીજા બાદ બાકી ના ત્રણ રહ્યા માયા દો રાખે અને દબાઈ દીધો લોકટ ને દબાવી દીધું હોય એ માયા છું કે મારા મહાન નામ નો છોકરો જીવતો છે ત્યાં સુધી અભિમાન ને સમાન નું રક્ષણ કરે લોકો સમાન નું રક્ષણ કરે છે અભિમાન ને છોડે પણ સમાન રક્ષણ કરે છે સમાન રક્ષણ કરે તો પાટણ માં બે સમાનમાં તો ક્યાં સુધી આપણે ના મુક્તિના નથી થઈ સમાન સમાન ની ખાતર પોતે સારા કામ કરે જ્ઞાન ના મુક્તિ ની વાત ના હોય તો મુક્તિ ની વાત આવે તો સમાન ભવન બધું જાય અર્પણ દક્ષિણ આફ્રિકામાં સાધી દેખાયું છે મઠા જ લાગે છે ગરવા રસ ઉત્પન્ન થાય કે મે આ કેવું કર્યું કેવું સહ કર્યું અને ખરાબ થાય થાય કે હું શું કરું નહી કરું ગરવા રસ જોઈએ છે ગરવા રસ થતા પણ ગરવા રસ હોય કે ખોટું થયું તમે હા ભાઈ બહુ ખોટું કર્યું આ ન થવું જોઈએ આવું બધું કર્યું એવું બોલતો હતો પણ એવું બોલવાનું નબળો બિલાડી રીતે અભિમાન છોડીએ મિલકત નો હોય છે પોતાની કમાણી જોડે પ્રાપ્તિ હોય ને તેનું હોય છે નવાની કમાણી પ્રાપ્ત હોય સમાન કરતા પોતાની પ્રાપ્તિ નું એટલે એના આધાર ઊંડા ન હોય અને સ્વમાન ના રાખે તો બુર્ષા આવી જાય ને સમાન ને લઈને નફા થતો નથી રેગ્યુલર આ દક્ષિણ આફ્રિકામાં પ્રશ્ન ચાલુ જ રાખવાનો કઉ છું બીજું પૂછો એટલે પ્રશ્નો તો ચાલુ રાખવા જ પડશે ને સત્સંગ કરવો હોય क्रमिक बात विनोभा कहरी साधना पर विरोधी परस्पर विरोधी भावो मरी साधना मरी साधना एधना ने मारी केवु ये परस्पर विरोधी वस्तु मरी कही साधना न होना कही है तो मरी न हो મારી સાધના હંડ્રેડ પર્સન્ટ બોલી શકાય વડોદરા બાદ નથી આપી સત્ય હોય તો મારા માણસ નું સત્ય હોય પણ સત્યુ થઈ કે શું એ તમે બુરા કરી દાદા કે મારું હોવું જોઈએ મારી સાધના બોલવું જોઈએ એટલે કીર્તિ સાધના હું ને ઓગાડવા માટે તો સાધના કરતા હોય દાદા હાથના કરે બીજી વસ્તુ નથી મારી પ્રાર્થના એના પછી એવું નઈ કહ્યું જરા પૃત્યુ ખાતે પસંદ થઈ ગયેલા થયો છે સાધક એટલે હું સાધક અને સિદ્ધાર્થ ના સાધક ના કહેવાય અને હું એટલે ભ્રાંતિ અને ભ્રાંતિ એટલે સાધનારો પોતે પોતાની જાત ને સજ્જ નાય છે પણ તે એ જ ને ચોખ્ખો મોટો જોકે એમની ઈરાદા નથી ઈરાદા માં ભાવના ના ઈરાદ એનો જો અભિમાન હોય ને તો દેખાય આપણને આમ તો બધું આ કર્યું નથી આજે જે થઈને આમ એ કરી નાખ્યું એને શોધન કરી કરી સારી કરી નિષ્પક્ષ પાત માં રહી સારી કરી એમના ટાઈમ ના હિસાબે ભાઈ કે છે સાધક સાધ્ય સાધન અને સાધ્ય ત્રણે એક જ છે એને જુદા કેમ પડાય ત્રણે એક જ છે સાધક સાધ્ય અને સાધના જુદા છે ને સાધક એટલે સાધક એટલે બીજો શબ્દ સાધન અને સાધ્ય સાધ્ય સાધન છું મૂર્તિ બનાવીએ જુદું છે જુદું છે વ્યવહાર વ્યવહાર હોય નિશ્ચય હોય શકે હવે રતિભાઈ કે છે કે સાધક આત્મા છે સાધ્ય પણ સાધન પણ આત્મા છે અને સાધ્ય પણ આત્મા છે સાધન ને સાધક હોય નઈ સાધક બનાવે મૂળ આત્મા તો સાધક નથી સતી પ્રતિષ્ઠિત આત્મા ની જ વાત કરેષિત પણ એમાં એટલે જુદું એટલે જુદું થયું ને એટલે જુદું થયું ને હોય જુદું શબ્દો જુદા હોય કેરુદ્ધ જુદું હોય ના કરે ઉતાર પણ છે જુદી વસ્તુ જુદી ના હોય તો આથી સાધક બને નહી છે એ જુદો જ છે પણ કાયદેસર નું ગઝલ છે ગેરકાયદેસર પઝલ નથી કાય બિલકુલ કાયદે છે ગેરબજલ બિલકુલ કાયદેસ એક બાપ આયા હતા એક ના એક છોકરો આખી જિંદગી દુઃખ દેતો આવ્યો અને ઘણી વાર જમતી લાગે એવું પછી એમ પંપાર વાપરે જ્ઞાન બહાર આપીએ તો ચાલુ બી જાય ગયા માં આટલી લૂમ આવે તે દારૂ ફૂકી તો બંધ થઈ ગયો એટલે આપડે બે એનું ઘર નું રાખે પડી જાય બહુ થઈ જાય જબરજસ્ત વિચિત્ર કાળ છે હા ભાઈ સારા છોકરા છોડીએ સારી મજબૂર એ ના દાદા મહાવિદ્યા ક્ષેત્ર માં વીસ છે આપ સિમંદર સ્વામી નું એકનું જ કેમ નામ લેવડાવો આપડે જોયું હોય ને ભગવાને ભગવાન સિમંદર સ્વામી છે ને આપડે ત્યાંથી આપડે એક જણા ક્યાં ઉતર્યું એક જણ માપદેવ ભાઈ પૂછે છે કેધ્વગતિ થાય પછી પાછું એના આગળ જઈએ તો ઉર્ધ્વગતિ એવું થાય કે પછી પાછું એ નીચે પણ આવી જાય એવું થાય જાય પછી પાસે પહોંચાયદ કરવા સારો મળ્યો એવી ભાવના હિસાબો રાખવાનું એટલે આ હિન્દુ હોય ગોઠવ્યું થાય છોકરા ચાર લાખ રાખીને કાપણ ચડાયું છોકરા ને દુઃખ છે દે હોય તો બે ની એકાગ્રતા થાય નહીં ત્યારે ધ્યાન ઉત્પન્ન થાય ધ્યાન ઉત્પન્ન થાય એમાં અને ધ્યાન આનંદ આપવાન થઈ જાય આતો પણ કહેવાય એવું કઈ એવી ક્રમ લિંક આવી બઉ મુશ્કેલ માં એ થઈ જાય તો આ અક્રમ માં પણ આટલો ક્રમ રહે છે દીપ બે દીપ બેન એટલે કે એમાં લખવું જાય તરત કર તો બબલોબા બે સુકા ગઈ કે કને એનો માનતો નહી હા એ તો દેવા અને આલ્દીનો ઓર ધ્યાન કરો તો રૂપો સુકરો જો કે નુકસાન કાંઈ નથી કે ના તો પહેલો બતા હા હા તેરે બિલા વિજ્ઞાની વૈજ્ઞાનિકો છે એમને એક પ્રશ્ન ઉજવે છે કે જે ગણિત શાસ્ત્રીઓ છે એમે જે પણ કઈ કથન કયા છે તે લગભગ સાચા પડ્યા છે હવે એમાં એવું છે કેજા ઉપર આવ્યા છે કે જે હું બુદ્ધ ભગવાને કહ્યું કે આ જગત છે તો શૂન્ય માં શૂન્ય છે શૂન્ય પ્રગટ થયું છે અને બીજી બાજુ વેદાંતો એમ કે છે કે આજ તો સર્વ ઘણા વેદાંત ના બધા ભાગે તો વેદાંત નું બરોબર ને ધ્યાન કેવું પડે શું કરું વેદાંતિ રીતે વેદાંત આત્મા ની બાબત માં બંને સ્વીકાર કરે છે કે આત્મા સનાતન અને બંને સ્વીકાર કરે છે કે આત્મા સિદ્ધક છે વિનાશ પાસે વિનાશ પામથી ઉત્પન્ન થાય છે વિનાશ પાસે ઉત્પન્ન થાય છે એવું માને કે આ બે દુધ નો માર્ગ બહાર ઇન્ડિયા ની બહાર કાઢી જશે પણ આપડો સિદ્ધાંત આપણા અવિના જીત છે ને ઘણા સંસ્થાંત ના ચૂકવો છે વેદાંત શિકાર કર્યો છે જગા સ્વભાવ સ્વીત પણ થયેલું છે અને આમાં જૈનો શિકાર કર્યો છે ભગવાન એક રાખ્યા છીએ કામ ચાલે स्वीकारो भागवत नी अंदर परमात्मा न अवतारो आए राम ई परमात्मा नो अवतार श्री कृष्ण भगवान ई परमात्मा नो अवतार करता तरीके पीछे स्वीकार પણ મૂળ વસ્તુ વેદાંત ને આમાં બહુ વાંધો ભાગવત કાર્યકારી થાય એટલા માટેશ્વર છે એ રીતની વાત આવે છે તો દેખાય કેલ સમજ મત કેતા આપની વાત આ પછી કે એમને કંઈ હું કરું છું આપણે હું કરું છું લોકો કે તારો કે ફેરો કે જાતા રહે એસે જાય જાયને એટલે કહે હું કરું તેમ કે સારું એટલે હું આત્મા હું હું આત્મા એ બાબા કેનો સંગત